આપડા વારો આવ્યો ને બહુ પાપો કરેલો બહુ પાપો કરેલો પણ અત્યારે જે જનરેશન અત્યારે પચીસ વર્ષના છોકરાઓ છે એ જનરેશન એમાં લોકો એ પૂછ્યું ધોળકિયા કરીને પ્રોફેસર છે લગભગ દસ થી પંદર જણા એના શિશો ઓળખતા હશે એ ધોળકિયા સાહેબ ને એ ધોળાકીયા મને કહેશે કે તમારા આપે પુત્રો તમે કેમ આટલું બધું એમ આપો છો મારી પાસે સ્વાઈક છે જે બ્રહ્મચારીઓ છે અને તે બધા ગ્રેજ્યુએટ થયેલા બધા એન્જિનિયરો થયેલા ડોક્ટરો થયેલા એવા બધા છે ફક્ત મેં કયું લગ્ન કરી લો તો મને સારું અનુકૂળ આવશે તે લોકો લગ્ન કરવા ના પાડે સારું લગ્ન કરવા ના પાડે સારું કહેવાય આપડે અમે તો અમે તો તારી વાઈફ જોડે ફર આરામથી તું ફર સિનેમા જોયા જાય મોક્ષ આપવા તૈયાર છે નથી પણ શું એવું તમને અનુભવ થયો નથી અમારા ફાધર માં સુખ જોયું અમે નાનપણ જોવા જો કર્યું કે હો આ લોકો કેવા દુખી છે એટલે અમને અનુભવ થયો વાત કરી એટલે તૈયાર થયા છે બહુ ધોળાક્યા સાહેબ તો કારણ કે વિશેક હજાર શિષ્ય એના નામનું ગાય ગાય બઉ સારો માણસ છે મને કે છે તમારા જે આપતપુત્રો છે જે બ્રહ્મચારીઓ છે પરીક્ષા કરી પરીક્ષા લેવા મારી પછી એમ ત્રણસો ચારસો માલ બેઠેલું તેની વચ્ચે પોતે લાભા થઈને મને કે છે તમારા આપતા પુત્રાંગ પ્રાણમ કરું છું ધન છે આ દાદા તમે કે આ છોકરાઓને માલ હોય તો ટ્રેન કરું ને हा तो बदमा सी रीते मैं सुबह એ હેલ્ધી માઇન્ડ ની કોઈ કોઈ કાળે પાકી હોય તો અમે તો તમે પચાસ ટકા અનહેલ્ધી માણસ અમારા કાળમાં તો હાવ હંડ્રેડ પર્સન્ટ આખો ધારો દાનત જ્યાંથી લગન ક્યાંથી વૃદ્ધિ જાગ્રત અત્યારે જે ગામમાં જાય છે ને એ આખું ગામ શું કે છે ભાઈ તમે તમારું ગામનું કલ્યાણ કરી નાખ્યો ચા દળ જાય એવી એવી વાતો બને બતાવે લોકોને ઘરમાં સુગ પણ થાય શું કહે અને ગાળો પડે તો હસી ને જવાબ આપે માર મારે તો હસી જવાબ આપે અને જે ગામ જવાનું તે નીચે જમીન પર બેસી જવાનું શું જમીન પર બેસીને બધી દાદાની ભક્તિ કર્યા કરે લોકો પૂછવા દાદા ક્યાં છે એને મારી નીચે કેમ બેસી જાય નીચે બે જાય આપણા દુકાનો મન છે બુદ્ધિ છે ને બુદ્ધિ નહી બધું છે કેવું થઇ જાય નીચે બે ત્યારે હાથ ફેરી નાખે છે મોકલવા બદલાવી જોઈએ આટલા બધા ખાતા તો ડોલર ખાઈ ગયા તો એવા ના પેપર થાય આપણે એક ઇન્ડિયન એક ઇન્ડિયન આખા આખી દુનિયાને દોરબડી આપે હોય પણ માથું મૂડાવે તો બારપુડા ખાય માથું મૂડાવે એટલે શું મમતા છૂટે તો શું કહ્યું મમતા છોડી શકો એમ છો શું કહ્યું ઇન્ડિયન કેવાય અનાળી શું કહેના અને આપણે હાર્ય કરતા ગયા અનાળી થઈ ગયા જેમ તેમાં ચુર્યો જેમ તેમ લુચી તમે તો બઉ સારા રહે સમજે છે ને અમને વિશાણ સમજ નહી પડતી મળે નહીં અને ગજવા કામનાર એક કલાક નો મોક્ષ આપી દઉં ભાઈ માલ છે માલ છે ને ફેરવું ત્યારે ફેરવું બાજુ આવે તો આવે તો અહીંયા પૂજા કરે આરતી કરે કહેન નથી તને ફીટ નહીં થાય તારા કામ નથી આ કારણ કે પુનર્જન સંધ્યા સિવાય આપીએ ને તે પહોંચે નઈસોર મારી પડે નહીં અને તે ઇન્ડિયા આવતા હતા તે જ લોકો આપડા ત્યાં ના તો પેલો ક્યાં જતા હતા પેલા આપડે જે કરતા કર્યા કરો તમારા માટે સારું છે આ તો વસ્તુ જુદી ઉંદર તમને સમજાય પછી અને આપડે લોકો પુનર્જન્મ સમજે નહીં પણ એના માન્યા માં તો છે બધાને આપી દેસુ અને એક્સેપ્ટ કરે છુટકો કોઈ પણ ફોરેનર માઇક્રો બાયોલોજી <laughs> <laughs> <laughs> <laughs> <laughs> 1968 સિક્સટી સિક્સટી એટમાં ઔરંગાબાદના એરડો એરડોમ પર તે મને આવીને કે છે અમે આખી દુનિયામાં તપાસ કરી તો પુનઃ જ અમે જ માને છે અને બીજું બીજા દેશો માનતા નથી માટે અમે હિન્દુસ્તાનને એક્સેપ્ટ કરતા નથી કારણ કે વધુ વોટિંગ લોકો મુશ્કેલ છે મેં ભાઈ વોટ ના ચાલે અત્યારે ગરીબો નો શ્રીમંત પુનજન્મ સ્થાપિત કરી આપશો કેમ તને કોઈ હિન્દુ સ્થાન કોઈ કરી આપ્યો નહી એ બધા તો એમ કે છે આમ આદ્યા ભાઈ એક બહુ સુખી છે એક ખાવાનું નથી એક રાજા રજો જન્મ થયો બીજો ગરીબો પણ એ ટાઈમે થાય છે આ બધા પુરાવા મને દેખાડ્યા પુરાવા તમને ગમે નહીં થઈ અમે તો એક જ માની હોય ક્યાં ભગવાનની ઈચ્છા થઈ બોલો આપણું આપણા બધા લોકોએ કહ્યું ધૂળમાં લઈ લીધું શું કહ્યું બહાર ન આવે એટલે તમે સાયન્ટિસ્ટ એટલે સમજાવી ઉંમર મારી પાસઠ વર્ષની ઉંમર પછી મને કહે છે સમજાવો તો હું પાંચ વાર સવારે જોઈ રહ્યો પાંચ વાર તમે આ સાયન્ટિસ્ટ છે પાંચ વારના સીધી ટાઈમ મળ્યો કહ્યું કંઈક મારે આ જ છે પાંચ વાર ના હોય એનો તમે સાયન્ટિસ્ટ છો એટલે હું તમને હું તમને એનો હું છે બેઝિક નોલેજ આપી દઈશ ડિટેલમાં તમારે કરી લેવાનું કહ્યું શું ડિટેલ થઈ તું નહીં આપું હું નવરાશ નથી મને એવું તો ડિટેલ ડેઝિકશો પ્લેનમાં છે ને એટલે પતી ગયું પછી વાંધો છે તક ના બસ થઈ ગયો એટલે મેં કહ્યું આ તમારું મન છે ને આ બુદ્ધિ આ શરીર ખરું નહીં કયા ભાગને શરીર કહો છો પણ ડોક્ટર કહેવા લાગણે શરીર કેવામાં નેનું ફિઝિક છે ને ફિઝિકલ જેનું કાપી શકાય ગાળ કરી શકાય જે ફિઝિકલ છે બોડી છે શું છે બોડી ફિઝિકલ છે કે બીજી વસ્તુ છે આપને ખબર નથી પણ હવે તો છે ખબર નથી પણ હોઈ જઈએ આ પી છે ફિઝિકલ થી જુદી પી છે હેડ ને ત્રીજું મન છે કે નહી જુદું ફિઝિકલ થી જુદું છે આખે દેખી શકાય એવું ફિઝિકલ નથી એટલે જો કાપી શકાતું હોય ને તો બધા લોકો કપાય એનું ઓપરેશન કરી દેખાવા એટલે પછી આ ચક્રો શીખાય ને ત્યાં જવું પડે ચક્ર કરે ત્યાં દેવું પડે છે એકદમ કઈ દેસો ને મન બોડી ને ઠેકા નથી કેસ બેઠી ખબર પડી જાય છે પીડી પાસે પડતી ખબર પડે એટલે બોડી કમ્પ્લીટ છે તે હુવાડે હોય અને કપડું ના હોય એકદમ વેધર બદલી ગયું તો ઊંઘું ઊંઘમાંથી જાગી દડવા મળે કેમ બોડી ની મારફતે ઠંડી અસર થઈ એટલે એની માફ તને ઉપર જટ ઉ હવે જો કદી છોકરાને છે તે ઓળ્યું હોય અને પછી એકદમ વેધર બધી ગરમી લાગે તો એ છોકરો ખાયા ખાઈ ખયા કરી નાખે કરે ના કરે ઇફેક્ટિવ છે બોડી ઇઝ કમ્પ્લીટ ઇફેક્ટિવ માઇન્ડ ઇઝ કમ્પ્લીટ ઇફેક્ટિવ એન્ડ સ્લી ઇઝ કમ્પ્લીટ ઇફેક્ટિવ મેં એને કહ્યું એને એક્સેપ્ટ કર્યું ભરેલો ખર આમ તો તમે જયારે સમજી શકો છો ના સમજી શકે પણ હું તો મને કે છે હું મારે જાણવું નથી મારે તો પુનર્જન્મ છે જયારે પાસરો બેસને તો ખુદા કોઈ બમાઈ લો શું પછી ગરભમાં પણ ઇફેક્ટિવ હશે ગરબમાં ગરબમાં હશે કે મને કાતરી નથી તારું એક બહાઈને ગરબાશય ભાઈ શિંગડું લાગ્યું હતું ગાયનું અને એવી અસર થઈ હતી કે બચ્ચારી નીકળી બહાર શું થયું બચ્ચા લોહી બંધ કરી શકાય પણ અડવાડે એટલે લોહી બંધ થતું સમજાય છે તમને ભાઈ બધા સમજાય છે તો આ લોહી બંધ થતું હતું એટલે આણંદના મિશ્રન ના હોસ્પિટલના ડૉક્ટરો કે છે આ ભાઈ થોડા સમય લોહી પડ્યા કે મરી જશે કેમ માટે કોઈ ઉપાય હોય તો સારો પડે ડાક્ટરો થાકી ગયા પછી એક ભાઈ આવ્યા ગો પંચોતેર વર્ષનો તે આવ્યા તો ડાક્ટરો ધીરજ આપી કે ભાઈ તમે બેસો બીજા આ તમારું કામ ન હોય કે છે એટલે ડાક્ટરો સમજે કે આ વેરિસ કોણ આવ્યું અમારું કામ નહિ તો અમે જ કરનાર બીજે ભાઈ કામ નહી લોકો હથિયાર પેટી કે ઘરમાં એમ શું કે છે ખો સગાય ખરીયો ખડીયો જોઈ તમે કેવો ખડિયા જોઈ તમે કિન્ની વારો ચીમની વગાનો ખડિયા જોયેલો ચીમની ગળીમાં લાઈટ આમ થઈ જાય લાઈટે ને પાણી પૈસા નો ખડિયો અને બે પૈસા નો ખડીયો હરગાવ્યો પછી બીજું અત્યારે શું માગ્યું એક તો ઘરમાં હોય એટલે ફાય આપી માજીએ શું કર્યું ફેરી બીયા ઉપર અને પછી આમ જોઈ લીધી કે બહુ ધજા બહુ ધજાયું નથી ને કારણ બાહક છે ને બઉ કોમળ ભાઈ ગય ગરમી લાગે આમ કરે છે એટલે ખેંચી લીધી કે દર્દી મારી ડૉક્ટરો તાજું થઈ ગયા કે હો આ તો બધું સરસ અમારે તો આ રીતે એ મને કહે છે એક્સેપ્ટ ગર્ભમાંથી ઇફેક્ટિવ છે પણ તેથી કરીને મારો પ્રશ્ન ક્યાં આગળ થયો ત્યારે મેં એને કહ્યું કે આ ઇફેક્ટિવ સમજાયું તમે શું સમજાયું સમજ જા નથી પડી દાદા કે આ જગત બધું આ બધા ખાય છે પીએ છે આ દુનિયા માં કોઈ માણસ કશું કરતો નથી પણ બધા બોલે છે ને અમેરિકા અમેરિકા બધા બોલે છે ને તમે સમજવા કરે છે હું કરું છું એટલું લાગે છે પાસે છે તમે એટલે હું જ્ઞાન આપું શું ક કે વ્યવસ્થિત કરતા છે આત્મા ગઈ વસ્તુ સોચે નહીં આગમ વાંચ્યા વર્તે સદા શોક જ્ઞાની જગમાય કશું કરતા નહીં પછી ખોટ જ્યાં મળે તો આપડે શેઠ કેમ આમ થયું અરે શું ભગવાન લૂઠ્યો બોલે કમાયો કમાયો અને ખોટ ગયો ભગવાન લૂચાડે મેં સાત ને શું બાયું એ લોકો બેઠા હોય મીરાતે એમને છોકરા ના હોય એ સાત ને ગ્રહ ને છોકરા ના હોય પણ સ્ત્રી તો હોય ને એટલે પણ છોકરા ના હોય પણ બેન પાસે હું તાર ઇ તમને કેવી લાગી અને ખારી થઈ તારી પૂછતો નથી પાસે બીજી શક્તિ કામ કરી રહી છે શું તમારી પરિણામ શક્તિ પરિણામ શક્તિ શું કહે જે ક્વોચ કરેલો ઇફેક્ટ છે આ તો શું છે કોચ કરેલો ઇફેક્ટ છે आ योग थी खरी खरी? खरी आ थी योग थी आ परिणाम कर ख आत्माग एक આત્મા યોગ સિવાય બીજા યોગ છે એ મનો મનોયોગ સમજ હોય ને પણ મનોયોગ એ યોગ અત્યારે લોકોની પાસે એનું જ્ઞાન નથી ને તો મનોયોગ એવો છે કે આત્માને આ દસમ સ્થાનમાં ચઢાવી દે આખા શરીરમાં જે આત્મા છે દસમ સ્થાનમાં ચઢાવી દઈ અને હજારો વર્ષ જઈએ તો કઈ પણ એ પાસે જ્ઞાન છે ને કારણ કે જ્યાં સુધી આ અહીંયા આગળ દસમ સ્થાન માં આત્મા હોય ત્યાં સુધી હાથ બંધ હોય નાડી બંધ હોય અને એને ઉધેર ચડે નહીં બરોબર કારણ જીવન છે ઉધેર ચડે છે પણ સાડા ત્રણ વાગે શરૂઆત થઈ હોય અને નાડી હાડા બંધ થઈ તો હજાર વર્ષ પછી પેલા હાડા જાગ્યા હોય પછી ઉતાર ખાસ બે હાજર તું તારી ગયા કરજો મને ફાયદો થાય મારો ગુરુ શું કરું પાંચ હજાર વર્ષ જયા શું કોમ ના ગમતું હોય ત્યારે છૂટ છે દરેક નું પોતાનું સ્વતંત્ર છે દરેક માસ સ્વતંત્ર દરેક સ્વતંત્ર છે ભગવાન પ્રિય નથી એમનો ભગવાન તો સ્વરૂપ છે ભગવાન કોઈ ને ઉપરી છે નહી ભગવાન તમારું સ્વરૂપ છે તમારું ઉપરી કોણ છે તમે જ આત્મા છો પણ તેને જ્યાં સુધી ખ્યાલ ના હોય ત્યાં સુધી તમને ઉપરી નથી એ તમને હિન્દ રાખવા માંગતો નથી શું કહ્યું તમારું ઉપરી કોણ છે બઉ જા વસ્તુ તમને શું લાગે તમારું ઉપરી કોણ છે જે લાગે મન મન તો જીતી શકાય છે ઉપરીય કાલે આવો જીતી તમને ઉપરી જીતા જગત ના દરેક મનુ ઉપરી કોણ છે એમની બ્લેન્ડર્સ અને મિસ્ટેક બે જ ઉપરી છે મિસ્ટેક ના કરે તો કોઈ બાપુ ન ઉપરી નથી એ તમને સમજાવી વાત છે પોતાના બ્લન્ડર અને પોતાની મિસ્ટેક અથવા તમે પોલીસ વાળાને તમારા ગાડી લઈને આવતા ભાઈ અને અહીં આવવાની ઉતારો ભાઈ પોલીસ વાળું કામ કરીને આવકારો તો અહીં પોલીસ વાળીને આવ્યું ભો એટલે કોઈને કઈ શંકા પડે નહીં તમને શંકા પડી જાય ને મારા હારું ગયો એ તમારી ઉપરી ભૂલ કરી રહ્યા હે અને તો આગળ જમતો બેસે એમ પ્લીઝ હે હેલ્પ નહીં એમ કરીને ટાઈમ બતાવીને એમ તો પછી નહીં એક ભૂલ કરશે એટલે હું એ ભૂલ નથી કરી મેં કેટલાય વર્ષોથી વધારે ભૂલ થઈ જાય તો તમે તમે ધોઈ નાખીએ શું બધું બધું તૈયાર વોશિંગ મશીન તૈયાર બધું તૈયાર કેમ બોલ તારે પણ તમારું નામ ના છે શું કહે તમારું મિસ્ટેક નથી એવા જગત એટલું બધું ન્યાય વાળું છે એટલું બધું ન્યાય વાળું છે એક્ઝેક્ટ ન્યાય વાળું છે શું ચિંતિત માત્ર ન્યાય ક્યારેય છે બાર ચોકાસો કરી નાખે ના કઈ નાખે તમે ઘરમાં બધા નહીં કરતા તમ કેવા માન એવું માનતા હશે પછી તો બંને કરતા નથી ને તમે તો કદાચ હું કરું છું કઈ હવે આવે વ્યવસ્થિત કહો પેલા જ્ઞાન લીધા નથી લીધું હું જશન મોટા જશન આપણે કહેતા હું જશવંત જશન થશે જ નહીં કહે પણ તેવાય હું જશન થઈ પછી કે છે ખરેખર તમે ના મારું તે બ્લન્ડર ખરેખર છે એ જાણતા નથી અને નથી તેનો આરોપ કરો છો વ્યવહાર થી બોલાય તમારે હું જશવંત્રી હું એવું કઉ છું હું એમ પટેલ છે શું કહ્યું પણ તમે ખરેખર ના હું ખરેખર જ એ ખરેખર ઘર પર ઉડી જવું છે શું કહ્યું છે એટલે આ બ્લન્ડર છે મિસ્ટેક બ્લન્ડર એટલે પોતે પોતાનો ખ્યાલ હું કોણ છું એનું ભાન નહિ એમના બ્લન્ડર છે શું અને એ ભાન અમે કરાવીએ પછી મિસ્ટેક તમારી તમને પોતાના માલમ પડે કાઢ્યા જ કરો મિસ્ટેકો બરોબર ને એટલે જેમ જેમ મિસ્ટેક તમારા અનુભવમાં આવતી જાય ચોખ્ખું થતું જાય શું એટલે બીજો કોઈ ઉપરી ભગવાન ભગવાન તો તમારું સ્વરૂપ છે એને ઉપરી બનાવે બચાવને શું કે છે ભગવાન તો અંદર બેઠા બધા ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર તમારી વચ્ચે મારી વચ્ચે ઇનિજીબલ એટલા બધા છે ઉપર છે ઉપર બાપા આખા છે હું બધે જીઆયો અને તારી અરજીઓ છે ને તો લોસ્ટ પ્રોપર્ટી ઓફિસ માં જ આપડા અરજી ઉપર મોકલી હું સારા તો મોકલ્યો કાગડા પૈસા ગયા ના તો કોને તો આપશે તે પોસ્ટમેન મય બેઠા છે અને એમનો ધંધો શો છે કારણ કે જીવ માત્રને પ્રકાશ આપવો એમનો ધંધો છે પોતે પ્રકાશવંત હોય જ્યોતિ સ્વરૂપ હોય અને જીવને જ્યોતિને પ્રકાશ આપવો એ એમનું કામ છે દરેક જીવન તો સાહેબ સોના હોવા પછી ચોર નહીં મારતું બધું હરકા ચોરી કરી સાહેબ તો તું પણ જવાબદારી સારી કરવાબદારી તમારી જોખમદારી ઉપર તમે કરો તમે જ પ્રોજેક્ટર છો પ્રોજેકશન તમારું જ છે આર હોલ સોલ રિસ્પોન્સીબલ ફોર યુર પ્રોજેકશન તો સમજાય નામ નથી ઘુસતું ઘુસે છે આ બહુ કાળો પડો ના પે પણ આપે દેખાય કાળા પાણા જવા ને સારા બેનામાં મે જાય છે ને કાયદા ને સુરત ઓહો સુરતું કુરું કેવાય પૂરું કેવાય અમારું અમારું ચલો કરું ચલો આપે એમ કહ્યું કે હું બધે જોઈ આવ્યો છું બધી યોની ફરી આવ્યો છું એનો શું અર્થ તમે કહ્યું ને જોઈ આવ્યો છું એનો શું બધું મેં જોયેલું છે જે જ્ઞાન થતા જે જ્ઞાન માં અનુભવ માં આવવું જોઈએ તે અનુભવમાં ના આવી સમજમાં આવી ગયું મને શું થયું અનુભવ ના અને એ મારે ઉતાર નથી ઉતાર કરતા લોકો નું કામ થાય નઈ આ લોકો એક દાતા ચાલ્યા ગયા રખડી મરે તો આવ્યા છતાં બધા કામ થઈ ગયા છે ને સાથે બે હજાર પછી આવશે મેં ધોરણ સર આવેલું આવેલું કે જતું રહે છું રોકવાના પલંગમાં સુઈ જતો ઇન્ડિયા માં ઇન્ડિયા બધે ફરેલો રાત્રે દરેક મહાત્મા ત્યાં આવું ગયેલો મહાત્મા જાણે ખરેખર આયા હતા દાદા રાખે તો પચાસ હજાર માણસ અત્યારે કેટલા ઇન્ડિયા ને કેટલા ના દાદા રાતે દેખાયા છે પણ દેખાયા વિધિ એવું કરાઈ ગયા હજારો માણસને ત્યાં આગળ બધા એમાં સપનામાં દેખાય દાદા અને ચોવીસે કલાક નિરંતર કેટલા અંતર દેખાય ચોવીસે કલાક એક સેકન્ડ પણ એ થયા છે અહીં અમેરિકામાં કેટલાય માણસો ચોવીસે કલાક હોય અહીં લોસ એન્જલસમાં બધે ચોવીસે ચાલ્યું અહીં તમારે દૂ જર્સીમાં ચોવીસે કલાક સમજાવશો જરાતરીને વાણી છે નહી સમજાય જાતે ભરવાનીકળો ને એ ત્યારે ભરવાની કરશે તમારું આ બધું કામ પૂરું થઇ જાય તાર તમારું થશે ધ્યાન ના રાખ્યું એ અંબાજી કરતા મને ખબર પડે કે આજે બહુ યાદ કરે છે કોઈ દુઃખી નથી પચાસ હજાર દુખી કોઈ નથી दुख ना भौतिक सूक्ष्म रीते जाओ बद लखेली दरक जो लखे लीजे, लीजे। ख्याल आया કે ગઈકાલે તમે મારે આવ્યા તા બપોરે સાડા ત્રણ વાગે અને સાડા ચાર વાગે પાછા એ કઈ રીતે શક્ય છે બધું શક્ય છે એક માણસ બધું આખા આખા વલ ઉઠી શકે તે શક્તિ ત્રાસ આટલું બધું શક્ય પહાડ વગર ને અનંત શક્તિ ને શહેર નું બાંધલો ગરબા ગભરે એકનો એક જ શબ્દ ને એક બે વસ્તુ કહેવા માંગે છે તમને નવરાશે તો કયું વાત બે ટાઈમ બે મિનિટ બગડશે બે ત્રણ મિનિટ નવરાશ છે બધા બે ત્રણ મિનિટ બગડે છે ગરપત ને ભાત ગડે એક વસ્તુ નહીં બે જુદી જુદી વસ્તુ અરે કુંભાર રહે છે આખો દાડો ચાકડા પાસે બેસી અને આખો દાડો છે તે પેલા એ બનાવે બોટવા બોટવા અને પછી રૂકવા મૂકે બનાવી બનાવી રૂકવા મૂકે પણ તમારે જમવા જમવા અહી ગરબો લાગતો અહીં ચાકરે લાવો થશે અહીં ચાકરે બેઠા બેઠા ખાઈ લીધું અને પાછું આખો દાવે છે અને આખો દાળ છે પેલા બનાવ્યા બોટવા અને પછી રાત્રે દસ વાગે લઈને શું કરો મળ્યો ૧ લાખ રૂપિયા નહીં પછી ભોજવ્યું શું કર્યું ઘડ્યું અને પછી ભોજવ્યું ગઢ કેવાય અને શું કેવાય એટલે આપડે લઈને જવું ના ગાડી શું એ ઘરે પછી આલવા જવું છે ત્યાં આગળ લોસ એન્જલ પછી વજે પાસે નાખે ના ના ઘરે એને એવું કરે દુધીન સાંકળ આવ્યું કે કોઈ દૂધી નું પેલો ઘરે પછી નાખી પછી હવે ભાતગઢ માં શું કરે કે આપડા દેશ માં હોય ને તે તમે તાર છોકરા કરો તે કોઈ બી વાઘર વાગે નક્કી કર્યું